જગત ઊંઘમાં પડી ગૌરવ એ મોટું ગૌરવ લેવા જેવી વાત છે સમજાયું આ કયા પ્રકારની પુણ્ય છે ખાતા હોય સુ ઘાટ માં હોય શું વિચારનું હોય પૂના બધી ફૂન નહી થાય વારે વારે કોઈ વાત છે કે જ્ઞાની કૃપા જ્ઞાની કૃપા જોઈશે જ્ઞાની કૃપા જોયું હવે લાગે કેવી કૃપા એવી ગજન ની કૃપા એની અધ્યાય બીજ કર્મ અકર્મ જુએ તો મુક્તિ થાય બોલાવી કર્મ કરવા જતો કર્મ અકર્મ ને જુએ તો મુક્તિ થાય ને તો કર્મ કરીને કર્મ તો છે બધા બંધાઈ સાથે અને બંધન દરકારનું છે દેખાય છે એનું જે સંયોગો ભેગા થયા એનું બંધન છે જે સંયોગો ભેગા થયા જે સંયોગ અત્યારે હાજર છે એનું બંધન છે અને બંધન માં છૂટો છે પોતાનું જો ભાન થાય તો અને ભાન ના થાય તો છૂટો હોય કઈ કામ નો નહીં વાતચીત કદ્યો જી નથી આપણી આપડી પોતાની અંગત વાત છે આત્માની જ વાત આત્માની ગૃપાલ દેવે કહ્યું છે સરળ છે અને તેની પ્રાપ્તિ સર્વત્ર રેલી છે સરસ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે એમ તેનું લખ્યું એક વખત પ્રાપ્તિ દુર્લભ છે એક વખત એવું લખ્યું અને પછી તમે કહો છો તે પણ લખ્યું છે પ્રાપ્તિ કોઈ કાલે છે એટલે દુર્લભ વસ્તુ સુલભ થાય તો તમારું કલ્યાણ છે શું કેમ નહી તો બીજું જો વાત કે કહ્યું એમને સર્વત્ર નો ઉપાય હા તેના વખતે ઉપાય છે ઉપાય કરવો નહીં અને પછી ઘરે બે ઉપાય હશે તો ચડશે હ નહીં તો ભાવના તો ભાવના ગ્રંથિ બંધાશે શું થાય છે જ્ઞાની પુરુષથી ખોલવાની ભાવના ગ્રંથિ બંધાશે જય બંધાય ના ચડ્યા તો ગ્રંથિ તો બંધાય ને શું ખોટ જવાનું છે કરે નહીં નહીં એટલા માટે કે શોધ માં આ જગત માં વ્યાખ્યા કે તું ગમે તે ભગવું લુગડું પહેલું ધોરણ લુગડું પહેર્યું ચોટી પડી ધોર્યા લુગડા મતલબ વાઘડી બેઠા હોય તો માટે એને ચોટી પડી નઈ તત્પુર કહીશ કે નિશ્ચેન જેના આત્મા નો એટલે ત્રણ પણ આત્માનો ઉપયોગ ન ચૂકે એ જ્ઞાની પુરુષ કહેવાય શું કે સંતપુર કહેવાય તો જાણાગે અને વાણી પોતાની મૌલિક હોય કેવી હોય શાસ્ત્રી વાણી ના હોય મૌલિક વાણી હોય પોતાના પાટા ફૂટેલું હોય એ વાણી અને તમામ આખો શાસ્ત્રનો સાર આપી દે થોડી મને ત્યાં જઈને આવ્યો કે છે કે સાહેબ મારો ઉકેલ લયા લો કઈ એટલું કે બોલી નહીં હું કેવી રીતે કરું એવું ના કરીશ તમે લયા લો સાહેબ કરીને તો મારી યાદ આમ થઈ છે કરીને તો મારી યાદ અચાત થઈ છે તો એ લોકો પૂછે સાહેબ શું તમે કોઈ કરવું કે શું કરીને આ તજા થઈ છે તારે અમને કહેવાનું સાહેબ તમે કરી આવો તું તો માથે પડી જ આવે શું હા પણ કઈ નથી આ કરીએ આ દિવસે શું કરવાનું શું મતે ભાઈ ત્યારે સર માણું ત્યાં રીતે ચાલો ભાઈ આવો ભાઈ જુદો પાડી દે થાય છે તો અકર્મ એ ગીતા નો છે એ જે ક્રમ છે બધા તે હિસાબે અક્રમ વિજ્ઞાન એ જ છે પણ મુશ્કેલ છે ત્યારે એવું લાગે કે ગીતા વાંચતા હોય અક્રમિજ્ઞાની ચોપડી વાંચતા હોઈએ ત્યારે એવું લાગે કે આ ગીતા નું અકર્મ વાત છે અક્ર લાગી લોક થાય અથવા કહેલું ધર ના થાય તો અક્ર વિજ્ઞાન તેને કઈ રીતે મદદરૂપ થાય પાયો ને તેની મંત્ર પણ કાર્યવંત નથી થતો હા તો શું પ્રાર જાય ને યાત્રા ભોગવે એટલે કૃપા કરીને એવો રીતે વિજ્ઞાન બઉ જુદું છે આ તમે જે માનો છો ને એવું નથી સ્મૃતિ તંત્ર તમને છે યાદ કોઈ જશે જગત ને વિસ્મૃત કરે એનું નામ અક્રમ વિજ્ઞાન જગત ને વિસ્મૃત કરે સંપૂર્ણ એનું નામ અક્રમ વિજ્ઞાન અને જગત ને સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ જગત માં યાદગીરી રહે સ્મૃતિ તંત્ર રહે એ ભટકવાનો માર્ગ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 પ્રયત્ન થતા થાય વાંધો નઈ જે થાય જો કારણ કે જે પ્રાપ્ત છે નહીં એટલું જ લેવાનું છે અપ્રાપ્ત ની ચિંતા કરવાની નથી અપ્રાપ્તની ચિંતા કરવી એ ભયંકર ગુનો આજે ખીજડી આવી તો એકલી ખીજડી આવી ખીજડી કાલે શાક થઈ જાય શાક સાથે ના આવ્યું ખીજડી એકલી આવી રોટલો એકલો આવ્યો ચિંતા કરવી ભયંકર ગુનો છે અને કૃષ્ણ ભગવાનનો ગુનો પ્રાપ્ત નહીં એટલે જરૂરિયાત દેહની જરૂરિયાત બહુ એટલે માથાકુર ચુ એટલે એમાં જો કદી ઉપાધિ કરે કરે તો પછી કાર્યવાર થાય ધંધા પ્રાઈવેટ માં આવજો ને ત્યારે વાત પૂરી બહુ લો કરી વચનબંધ વચનબંધ ના કર્મો અને મનોબળ મનોબલ ના કરે ત્યારે મેદય આવશે ને નિકાલ શકો છો ઉદય આવશે નીકાલ સતો પણ તે સહજ ભાવે રહેવું જોઈએ એમાં આવે મારાથી કે ભાઈ મારા હારી જોઈએ આમ જાય આમ છે એવું નહીં જે ઉદય ભાવ તમારે કેટલા શાક છે એટલે આગ્રહ નથી તો વિગ્રહ નહી થાય ખાવાની બાબત નિવત થઈ ગયા જીતી ગયા કઈ બાબત માં જીતી નથી ગયા એ બાબતે છે रहे। तक बात है के हमें पी पड़ी ए चिंता न करवी देखकरुदारती એમનો એક સિદ્ધાંત એવો છે કે જે પર માં આપણે રહીએ છીએ એ પર માં રહેવાનું એના પછીના પર ની ચિંતા નહીં કરવાની એના પછી પછીની પર નો વિચાર નહીં કરવાનો અત્યારે જે સમયમાં રહીએ છીએ એ સમયમાં જ રહેવાનું એના પછીના